શક્તિ હોય તો આ કર ના કરો અરે બીજાને આવું કરી હતી કેવી પડે કરી નથી ખોટા તું સંતા હું નહીં ગયો હું ના ચાલુ કર મારી શક્તિ નહીં ના મારી વિચારતો કરો છું ભેગા થાય એવી વાત ક્લિયર ને મે <laughs> ગ્રામીણ ભાષા છે વાત તો સમજવી પડશે બુદ્ધિ થાય ને આ વિજ્ઞાન માર થાય બુદ્ધ થઈ ચાલે પાછા બુદ્ધિ થઈ ચાલે વિજ્ઞાન છે આ વિરોધાભાસ તમે આવા જતા ને લાગશે પાછળ વાી દે અને એક બાણી ખુલ્લું રાખે જવાબ નહીં એકવી આપડે બહાર લાવા જોડું હોય ને આગલી બાણી ખુલ્લું હોય પાછળ બાયણા ખુલ્લા હોય ને તો આપણે બાય ને લાવવા જોયું અમે તોડી નાખે વા ના જેમ હવા ભરાય ઘરે ઉપર પછી નવી પેસ્ટી પછી એ રીતે ડોલર વાતરના કહ્યું કે તમે પાછલા રાખ્યો નહીં પાછળ શું કહ્યું કે જેવું છે વાતરવા ગયો એટલે આ પાણી વાપરી છે તો પછી ગંગવાડો જી લેવા સાદવ જિલ્લા હોય તો લક્ષ્મી ના વાદા જ કામ કરે એવું મને કહે ન્યાય કર્યું ખરેખર કરી શકતો નથી સુધી રાખી ગયો આ તો બોલવું પડે ખરું કેવા ક્યાં મેં કર્યું બોલવું પડે ખરે કોઈ જ નહીં જેમ ડ્રામા બોલે છે ને હરાવ્યો આમ કર્યું ઘરે ખરે હરાવ્યો હતો અંદર ઘણી એવું લક્ષ્મી શું એટલે ડ્રામેટી શું એવું તમે સુધાર્થ અંદર કરો ધાને કેટલી બોલો બેઠેલી પછી કોણ તમે એટલે મારા મોઢાભાઈ છે જેમનું નામ ભૂલાભાઈ એમ કાયમ અમને ક્યાં કર કેમકે એક આપણા ઇન્ડિયા છે એમ કે આવી એક વ્યક્તિ આવ્યા છે કેમ કે એ આવું કરતા છે જ્ઞાનને ત્યાં કરે તો હું ભૂલાભાઈને ખીજવા છું તો એને કહો એવું ઈન્ડિયામાં તો આપણે બધાનો બહુ મોકલો વાળોટા ધોઈને આવ્યા એવા તો આવ્યા જ કરવા એને આપણે શું કરવું આમ ક્યાં હતો કે લોકો ઘણા નજીક આવી ગયેલા એટલે ઘણી સમજાય બહુ વાર કીધું એટલે મને એમ થયું કે ચાલ આપણે ઓકરી જઈએ ઓકરી દોઢ ગયા લગભગ વસંતભાઈ ની ત્યાં તે ટાઈમ લગભગ ત્રણ સાડા ત્રણ દાદાજી આરામ કરતા હતા એટલે બધા જ ત્યાં હતા વસંતભાઈ બે ઘણા મહાત્મા હતા કે આપણે કે આમાં જ સત્સંગ કરીએ પછી ઘણા બધા કીધું કે આ નીરુબેને એમ કે સારું એવું જાણે છે આત્માની બાબતમાં કેમ કે નીરુબેન સાથે કંઈક કંઈક વાત કરો તો હવે મેં નીરુબેનને તો પેલા એમ જ કહે મૂકું હવે મને જ્યાં મૂકું ઠળ જ મળતો હોય ત્યાં દાળ પાંખાને પકડો એનું કામ બીજો સવાલ કહ્યું બધી વાત જવા દે પણ મકું નીરુબેન દાદા આ બીજો ખી બધા બેઠે રાતે બધા અગાઉ ગયા આવું એમ પૂછ્યું એટલે હું નંદિનભાઈ બંને જણાવી શાંતિથી એ મને જવાબ આપ્યો હું સાંભળી આપ્યો થોડી વાર થઈ અને દાદાજી આવી એ લોકો બધા વિધિ એ કરી હવે આપણે એમ કે ક્યારે તો આવી વિધિ બીજીમાં કંઈ જાણીએ નહીં કેરમ વિધિ કોને કહીને કે આપણે દૂરથી પગેલા ગયા બેઝ રાખી શાંતિ એ બધાએ કીધું કે ભાઈ ક્યાં ભૂલાભાઈના ભાઈ આવ્યા છે ને બધું જાણવા માગે કે જે કઈ જાણવું હોય તે પૂછો પહેલો જ સવાલ મેં કહ્યું દાદાજી નો સીતા કોની પૂરી દાદાજી એ ફટ દે ની કહ્યું ઘણાને ખબર નહીં કે સીતા રાવણ છોકરી છે તો કેમ કે દાદાજીને તમે પૂછશો તો એ સારી રીતે સમજાવી શકીએ પછી આમ બધી ઘણી બધી વાત થઈ જ્ઞાનની આથી તે દાદા મારું સ્વામી જોઈને હું જોઈને પૂછે આપું આવી રીતે લગભગ અમારા દોઢ બે કલાક ચાલે ચાલ્યું એટલે થશે એમ હામ હામ એમ કારણ કે દાદા સાંભ તેથી બેસીને સમજાવીએ પણ એક ગુરુની બાબતનું છે કે ગુરુ કોને કહેવો ગુરુ કોને કરવો તો એ બધું ચાલ્યું કે ગુરુ કોને કરવો એમ તમે કે પેપરમાં જાહેરાત આપો કે ઘણા બધા ગુરુ થવા તો તૈયાર થઈ ગયા કે ગુરુ કોને કરો કેમ કે તમે ગઈને બે ટમાચા એ મારો તેનો ભાવ નહીં બદલાય એને ગુરુ કહેવાનું તમે કે કોઈક ટ્રાય કરજો કાલે મને બે ટમાચા મારજો જો મારો ભાવ તમારા પ્રત્યેનો બદલાય તો તો તે દિવસમાં દાદાજીએ હજુ મને ગુરુપદ આપ્યું નથી પણ હું ગુરુ જ માનું છું મારા દાદાને દાદાજી કોઈ ગુરુપદ લેવા તૈયાર નહીં કોઈનું હું મારા મનથી દાદાજીને ગુરુ માનું એટલે એ તમારે બોય થયું પછી મેં જ્ઞાન લીધું જેટલી વાર દાદા હાથે લગભગ છ પાઉ સત્સંગ કરવા ગયો છ દિવસમાં ઘરથી બિયર પીને જ નહીં લગભગ બેથી અઢી ગયા બિયાર એવરી ડે પી બેસી પીતો એવરી જ્ઞાન લીધું તો એ બિયર પીને જ લીધું બધા કે ભાઈ તમારું મોડું ગંધ તમને લોકોને ગંધ હતો દાદાને થોડું ગંધ હતું એમ તો એ છેલ્લે દિવસે દાદાએ કીધું કે બીજું તો કઈ નહિ પણ એવું કહો હતો કે હું પીતો હોઉં તો એટલે કે તો વ્યસન તો બધાનો કારણે કે તમે ચાર છ મહિને કે છોડીને તમારી આજ્ઞા તો હું છોડી દે આમાં જ એક દિવસ પિતા પિતા વિચાર્યો કે છોડી દેવી અને તે વખતે દાદાની કૃપાથી એમ કે સિગરેટ છોડી દેલી બીયર બધું છોડી દીધું ત્યાર પછી એ વચ્ચે મેં એમ ચાલુ કર્યું હતું પણ એમ કે આવ્યું જ જેટલું નહીં એમ કે કદાચ ચેક બે કેમ કોઈક વાર પી કાઢે તો પાછું એમ કે બંધ કરવું હોય તો દાદાને નામ લીધું કે બંધ થઈ જાય બાકી એમ કે આ દાદામાં શક્તિ છે માઉસમી બધું ઓળખાતું કોઈ વસ્તુ નહીં રવિવાર આવે એટલે દસ પંદર વાળી આવે એવું નહિ કે દિન માં કઈ ઠળકા ઠેકા ને કેમ મારી લાયકરી દાદા જ્ઞાન માં આટલું શીખ્યો ને કાયમ નો સથવારો જિંદગીઓ તમે એના ઘરે જ પડો તમારે કઈ નથી કરવું એના જ ને બધું કરો વાર બેઠા આપડે શું શીખ્યું એ ઇન્ડિયાનો લેબારી તેરી જી લઈને નો એ એ પછી તમને આબૂદ મોટો એ આવતો હોય એવો મોટો લગ્નનો ધપાયું હા હા કે અહીંયા આયા મહારાષ્ટ્રમાં હું મત આવું કે તમને માઈક પકડી છે હા હું બોલીનો પીટીમાં हेलो બેય રાજ્રાથ મંદિર માં જવું તમે ધંધો એટલે પૈસા તો હોય અમારી પાસે માટે આપું પાછું કઉ પચી રૂપિયા જેને પોણ પાસો પામ તે હું પાતળો સભા નોબલ કેવા તો ખબર કઉ કેવું પડે બઉ મોટામાં ખાનદાન એ વાઘા થયો તો ભગવાન એવું એટલે કે તમે કીર્તિ નું એ હતું હા એ કીર્તિ તો વાફવાથી કર્યો પડી હતી અને તમે ભગવાન ના મારે વાપરવાથી કે તમને આથી પછી મને જ્ઞાની થયા પછી ખબર પડે શું કામ તો પાછા લીધી દેતા આ તો કયા જમા ઓગણીસો બત્રીસ ની કેટલા પચીસ છે પચીસ ગિરાજના થોડું એટલે સર મને લોકોનું મન જોઈને મનમાં સારું હું કેવું મન છે પેલો લોકોનો મન કેવા ને મોટો છે પણ ઝીણા લગાવી દહે છે પહાય મારા ભત્રીદા છે મિલ માલિકો છે એક હજાર નહીં બઉ મોટી જબરજસ્ત કયા હતા પૂની બંધ હોય તો પણ આ વખતે આપે તો આ વખતે આપે તો પૂણીએ બાંધી રહે ને આવતા જન્મ માટે પણ ના ના એતો આવતા ભવ નો છે બીજું આપવાનું કોઈને નથી હા આવતા ગયા હતા ડ્રાપ મોકલેશન એટલે પચાસ હજાર હાથમાં આવે છે ડ્રાફ્ટ આપેલો તેના ડ્રાપ મંજૂર થયો ફરી આવે આ ડ્રાપ આપશે ખરે મંજૂર થયો ખેતરમાં બીજ નાખી આવી તપાસ લેવાય બીજ બીજ બધું બાપી તો બે દિવસ જોઈએ તો આપડે એવું એનું કરીએ બે દિવસ ટિકિટ નક્કી થઈ ગઈ હેલ્પફુલ નથી તમાક માટે સારું નઈ બેર માટે સારું નઈ એથી એથી વધે આ જાણે વધે તો ક્યાં કરે પીવડ કરીને એકવાર બધું તો અમે છાતા કે ઈટની માટે સારું પેતાની છૂટ સારી રહેના પેતાની છૂટ સારી રહે હવે તો આ શું કહેવાય ના છે ને યે લાઈનમાં બી દેખતી રહે છે હમસે બી દે આ એ પછી આવીને લડવા માં કેમ કાર લોકોની ધરતીમાં તો હું કરી ગયો તારું શું ગુમ થઈ ગયું કારણ કે બાય તદન થઈ ગયો મારું બધા પ્રોફેસર બધા છોટવા મોટા પણ આપઘાત કર્યો જેને જેની દ્રષ્ટિમાં જેની દ્રષ્ટિ બગડી હોય તારામાં કે આપઘાત કર્યો તું શું આપી દ્રષ્ટિ એ બગડી ના જેની દેખિત શું ઉતરી ગયો એ આપઘાત કર્યો આપણે શું આગળ આપણે સારું અમારો એક ખાસ મિત્ર રૂટ થઈ ગઈ ગયો એનો છે ભૂલ પણ ના થાય એવું કહે તું પણ રૂપ થઈ ગયો એ નથી ભૂલ થાય મા નથી આપઘાત કરવા માટે નથી જો તમે જાઓ વડોદરા મેડિકલ કોલેજની અંદર દર વર્ષે ચાર જણા આપઘાત કરાય છે દર વર્ષે ચાર પાંચ વડોદરા મેડિકલ કોલેજ છે ને ત્યાં દર વર્ષે ત્રણ થી ચાર જણા આપઘાત કરાવી છે કે ના થાય છે બચી ગયેલો આ દેશ રેગનો હશે નક્કર રહે ગણનો છે રાજ મૂળ રાજકો મારું નહી હું છું બે અને મા આપણા દેશ જેવા હોય મગજ ના જવું પડે મહાજન છે ને બિચાર મગજ ના ડોક્ટર મગજ થી ધંધામાં ફાઈ કરોડ રૂપિયા દાદાદારી દાદા પંદર બદલામ દાદા ખબર પડે <laughs> વાતચીત કરો તો એ શક્તિ એને અંદર થાય છે મગજ ની સમજ તો આપણા લોકો જેવી આ લોકો ના આવે મગજ ની સમજ આપણા જેવી આ લોકો બધામાં ના આવે છે તે મેટ્રિક માં અગર કોલેજ માં એ કિંદે ઘાટ માં છે બોલા કિંદ મેટ્રિકમાં ચાલે જે અક્કલ છે ને એ બાહ્ય અક્કલ છે બાહ્ય બુદ્ધિ છે અને આપડી અંતર બુદ્ધિ છે બાહ્ય બુદ્ધિ આપડે કાચા પડી જાય આ બધું કરતા આવે કરતા બહુ આવડે ને અકલ કરતા લાલ નકલ કરતા તો ખુબ જ પણ આપણું જે આંતરિક વિજ્ઞાન છે ને બહુ આપણા મસિન થઈ હોય તો ઘણી ની સરવણી કરે સરણી કરતી કરે ફ્રૂટ મંગાવે બધું મંગાવે એક છોકરો હતો બાજુ બેતો હતો માજી યાદ કે પાડી નાખ્યા બેના ઉપર ધક્કો મારી તાર મારી શું કે વાત ધણી નહીં બોલે કે આમાં એસી ખાતા માર ખાતા તો એ વાત ધણી નહીં બોલતા કે ઇન્ડિયન આર્યન સંસ્કૃતિ બાળક અવસ્થામાં શું છે તે પચાર થયો એરપોર્ટમાં ઘેર ઘરે અને એક ડુંગર ને એક આવડો મોટો પથ્થરો બાજુ નીકળ્યો હોય આપડે આપડા ની કઈ કઈ ફોટા લે એમાં શું ફૂટી જાય ખાતા નથી અને મોત કરતા નથી પૈસા ભેગા ભેગા પીતા નથી હા એવું કે આપડે ગાળા લાગીએ કે ચાર હજાર પગાર મળતો હોય મહિને તો અઠ્યાવીસ મહિના છે તારીખ માં કૂટતા છે કોઈ નહી અને આપણા લોકો અઢી હજાર ડોલર ક્યાં ખૂબ લોકો કહ્યું છે શું પ્રોફેસર હોય અને પાસે કહી દઉં તારે આપડે અહીં હોય એ તો સુધી અવલંબન આપણું પણ પછી આવું એ ડિગ્રીડ મને ફિઝિક સાયન્સ છે અને એમ ડેવલપ આપ્યું છે કોઈ ફર્સ્ટ્રિકા કેવલપ હોય ને તમે શીખવાડીએ કોક હોય કોઈ કોક હોય શું તો ખરેખર નરેન્દ્રસિંહ શું છે ખબર નહી ખબર નથી ખબર નહીં તને <laughs> કોણ એ ભૂત ભાગવી પડે ના ભાગવી પડે ત્યાંથી કેટલા પડે હું કોણ છું એ બધું બતાડું પણ આ ભૂલ તો છે એવું ખાતી હું કોણ છું ખરેખર જાણવું જોઈએ ભૂલ તો છે એ ભૂલ લઈને આ સંસારના દુઃખો પડે છે ભૂલ ભાગી નાખે કારણ કે એટલે દ્રષ્ટિ કાચી રહી છે ભગવાને એટલો પાર્ટર નથી ખબર નથી ભગવાન ભગવાન ભગવાન ભગવાન ભગવાન લોકો માની લે તપાસ કરી તમે કેમ આવું બોલો અમારે એક અબજ માણસ માનીએ છીએ કોને તમને આ શીખવાડેલું ગ્રાઇસ્ટીખવાડેલું છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ ગોડ ઇઝ ક્રિએટે બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ શું કહ્યું કારણ કેડો હતો ને ત્યા ફાધર મજ લ્યું એનું તું ફર છે પણ ચાલતું નથી છોકરે અહંકારી ના જ કર્યું પછી મેં કહ્યું બાબા આય તારે કર્યું ખરું પણ કેવું કર્યું આમ પાછળ ભરી આમ કરી ના છે ખરે એટલો અહંકારી સાધારે કારણ કે અત્યારે બે વાંધો હોય એટલે હસી ગયા હતા એટલે બાકી ન થયો આપણી લિંક તો કન્ટિન્યુસ હોય કોને બનાવેલું આગળ ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય ફેક્ટ બાયડ ઇઝ ધી પદલ ઇઝ સેલ્ફ ગોડ હેઝ નોટ પદલ દિસ વર્લ્ડ એટ ઓલ તો બધા ભગવાન રખાતા છે કે જગ્યા ખોળે એટલે બધા સંજોગો બીજા કોજોગો ઈચ્છું આ તમે બેઠા છો સ્પેસ પર બેસો તો જ આવાય સાયન્ટ કેટલાક એક જણ મેં છોકરી પહેરાતા નથી ટાઈમ પહેણ પણ એક જ શું વધાર સંજોગો સંજોગો પાછળ પાછળ નથી એટલા સંજોગો ભેગા થતા ને કે સાંજે શું શું ભગવાન કયું કરતો નથી આ બધા સંજોગો કરી રહી શિશુ આલી છે ભગવાન શું છે ભગવાન તો કદું મૂળ તત્વ છે શું છે એટલે ભગવાન તમારું સ્વરૂપ છે તમે તમે પોતે જ ભગવાન ખબર નથી ભગવાન ગોડ ઈ એ પછી એડ્રેસ ખબર કે ભગવાન નું એડ્રેસ કહેજો ત્યારબાદ કહેવું તો પડે ને એડ્રેસ પછી મને મેં કહ્યું તને શું લાગે ક્યાં રહેશે ત્યાં ઉપર મેં ઉપર તો કોઈ બાપો રહે તો બધે ફરી જાય એમ આકાશ જ છે ખાલી છે બોલવું જ છે ખાલી કોઈ રહે તારી જે અરજી અરજી હશે ને તું લોસ્ટ્રેસ આપો તો હું ત્યાં અરજી કરું તને કા આપું ગોડ ઇઝ એગ્રીચર ઓર ઇનવિઝિબલ શું કહ્યું સંજય વાત ઇનવિઝીબલ એટલે આ વાંખ્યા નહીં દેખાતો ઉપર દુર્વિંધી ના દેખાય એવા નાના જીવો બધા એ પાર વગેરે ભરેલા છે તમને દુઃખ પડે હા કર્યા છીએ આ દુઃખ કામ થઈ જાય ભગવાન અને તમને આ સંસાર ન હોય અહીં દુઃખ જ અહીં સુખમાં પણ દુઃખ લાગતું હોય તો ભગવાનને પ્રાર્થના કરી મને તમારી પાસે લઈ લો આપે પછી તમારે કાયમ નથી અનાતન છે કેવું ભગવાન એટલા જ કામનાથે આપે એક ચિંતા થતી ઉપાય છે જે અંબાળો કઈ ખેતી કારણ થાય નહીં છોકરા છોકરા કશું આપે ને છોકરા પૈસા દેખા એની પાસે છોકરા એમને જ નથી ખરેખર આિયેટરે શું કરવું છે ગાણું તો જોડે નાખ્યું જે કરી રહ્યા છે એ જ એનો ધર્મ છે એ કોઈ કરીશ મેટ જે કરી દે છે મેં કર્યું શું કરવું જોઈએ કે હું માણ છું એટલું જાણવું એના માટે પ્રયત્ન કરવો શું એને બધા પદ થઈ જાય પદલ ખાન થઈ પધરૂ ઉભું થાય નહીં અને પધરૂભું ના થાય એટલે સ્વતંત્ર હોય તો નરેન્દ્ર આ નરેન્દ્ર માં કલ નથી આવું કહેવાય તો પધરૂ થાય ના થાય અને પછી પગલ ના ઊભું થાય કોણ છે જણાવ્યા પછી પધરૂ એ પૂછે છે કે તમે કર્યું કહ્યું ને કે જે કરે છે એનો ધર્મ છે તો કે છે કે ચોરી કરે અને ખરાબ કામ કરે એનો ધર્મ છે સાચું છે એનો અધર્મ છે મારા બાપ દાદા ધર્મ ધંધો છે સમાજ બે અભાગ પાડ્યા આ સામાજિક સમાજ દુઃખદાયી માટે ખોટું છે આ સમાજે બેન પૂજે અધર્મ શબ્દ ક્યાંથી આવ્યો બેન પૂજર અધર્મ શબ્દ ક્યાંથી આવ્યો હતો આ ધર્મ ધર્મ એ સામાજિક વસ્તુ છે એ ભગવાન ભગવાનના ઘરમાં તો ફક્ત માયા થી પર થઈ જાય માયા એટલે શું જાણતા નથી એ જ માયા શું હું કોણ છું જાણે એટલે માયા તૂટી જાય ક્રોધમાં માયા લો થાય નહીં થતી મધ્યાર ઘરે ચોખું રાખે તો સારું ને ઘરમાં ક્લિયર રાખે શું ખોટું બારે પડે પણ બાર શું કરે બાર બધે પડે તો બાકી થોડું ઝઘડાય છે ઘરે આવે તો ઝઘડા ખરું કે જે આપડે ઉપકાર કરે ગાળા માટે તૈયાર આપે તેને પણ ઝઘડવાનું બેરાઈ ગયા પેલા થી પેલા બેરાજ થઈ ગયા એટલે આપડા કવિઓ ગાયેલું છે ડબરો ધરી બાય પછી આપડે પોલીસ રસ રોજ નાટલી આ કડું બગાડ્યું લેવા દે બધી રોજ કઈ રસ રોટલી લાવીએ છીએ આ નિરાંત ખા ના ખાય બધું કઈ અહંકારી વાડો અહંકાર હવે પછી શું કરે બેને શું કરે હા તે ભવાડો કરે છે તે દરે પછી આપણે નાગ માં આવીએ પછી એટલે આ ડેનો છે નજ રાખે હંમેશા અને પી ગોળા હોય ન જ આવડે નહીં